પોતાનું આવેલા રહેવાનું કહીએ તો લોકોના મનમાં પેલા કોઈની દખલ વસ્પિટલ જવા જ ના દે ને કોઈ એવો કોઈ માણસ એવો જગ્યો નથી જે આપણા દખલ કરી શકે તમારું તમારી દખલ નું પરિણામ છે તમારું દખલ બની હા પરિણામ આવી શકે કોઈ કરી શકે નહીં પરિણામ આવી શકે એવું આ જગત છે એવું જલત બાજ અને કશી ખોજ ના હોય એવું તમારી ખોજ તમારા અંતર આવે શું આખું રાજ આપતા હતા તારે શું અંતરાય પાડ્યા હોય મારે તો ભાઈ એ બધું નહીં પાડે મારે તો આ નદી આખું રાજરાય પાડ્યો પછી બસો એકર જમીન લીધા પછી જશે રાજમાં બે જમીન ગામમાં લેવા જાય ને તો આખા રાજનો અંતરાય પડ્યો આપણે જ કરીએ સહી આપણી સહી આપણને આડે કરે એ અંતરાય ઉદે તીર્થંક કરો ને સુધી કેવડીઓને સુધી થઈ જાય કેવડીઓને અંતરાયે તો કામ લાગે નહીં ટીક્ષ અંતરાય કામ લાગે કારણ કે અંતરાય ઉદે તે વધીયા નહીં કોટલું નહીં અને રેદરે નહીં મોક્ષ અધિકારી તો દીર્થકર તો એ નું ના દેખાય નું જડે નહીં કેવડી ભગવંત મને ઉદ્દેશ આપતા હોય કે ખરા કેવડી ભગવંત આપે ખરા એ કશું કોઈને કોઈને તારે નહીં પોતે આમ શક્તિ તો સરકી ગણાતી કેવડી અને સરકી જ ગણતી કોઈ જેવી વાત ના શિક્ષા પણ ખબર છે સોના નાણાં અમે જા આમ નો રૂપ એવું કેવા રૂપાળા બ્રહ્માડ માં ના હોય એવું રૂપ એવું કઈ કઈ થાય નો ઝટકા માર્યા કરે નહીં ભણે સ્વીકાર કરે અમે ત્રીજું રેડું છું તેનું ફળ આવ્યું એટલે કોઈ દખલ કરી શકાય એમ છે નહી આપણું જો જાણે તો બહુ થઈ ગયું શું હિન્દુઓ બહુ બકી ગયેલા કોઈ આપની શું થમકું કરે નહિ સાકાત કરાવે છે એક ખુદા બે ગુજરાત ત્યાં એમ કે છે કે અમને જન્નત માં મોકલશે અને પછી જયારે પૃથ્વી નો બિન કયામત માં બી આવશે મોકલી હશે પેલા જન્મત માં અને પછી કયામત માં બિન આવશે જયારે આખું બધું નાટ નો દિવસ આવશે ત્યારે અલ્લાહ અમને પૂછશે કે તમારે ક્યાં જવું છે અને પછી અમે કહેજો તમને અહીં મોકલી આપે પેલા અમને મોકલી આપશે આમ માને પુનર્જન્મતું શું હશે હિન્દુઓ સિવાય કદાચ પુનર્જન્મ માં માનતા નથી ના પણ બીજા નજીક હશે ને નજીક તો એની બાજાપુરી છે ભાષાપુરીંગ છે હિન્દુસ્તાનમાં સમજી શકે એમ છે અને તેને માટે મુખ્ય આહાર કયો કે ભરતદેવ પિસ્તાલીસ લાખ ગજેટની દાદા આખી વ્યવસ્થા બનાવી છે ઘી સીધો જમીને સીધો જ જાય છે એમ કે આહાર પ્રમાણે મન હોય છે શું હોય છે એનું બધું ખરું પણ મન પહેલું મન ક્યારે થાય આહાર અને પાણીની અસર વાણી ઉપર થાય છે મુસલમાન પંદર હજાર કહીએ ને પાણી પીએ ને એમની ગોળીનું તો આપણે આપણે ચાલે કાં ગયા એટલે પાણી પ્રમાણે ભેદાર થયા હવે એક્ઝેક્ટ નથી એ લોકહિત ભાષાની વાત છે લોકભાષાની વાત પણ આહાર એ મુખ્ય વસ્તુ તીર્થંકરો જે શબ્દ ગયા છે પણ લોકો આવડું સમજ્યા છે લોકો સમજ્યા છે લોકોને એવું નથી કેવું જો તારા થી સારી પ્રકૃતિ તપની હોય તો તું તપ બનજે તારી પ્રકૃતિ તપની ના હોય તો તું તારી જે પ્રકૃતિ હોય તે પ્રમાણે ત્યાગ વાળા શું કે બધા ત્યાગ વાળા થઈ જાવ એ બધું પોતપોતા ના છે ભણી ખ્યાત છે કુતરું ગામ ભણી ખ્યા છે આપડે તો આપડે માં તમારે શું અનુભવ આવે છે કારણ કે સવાર માં નાખતો જગત બાપડ ઉપડી નથી એના ઘરની વાત છે આપણા ઘરની વાત જુદી હોય આપણા ઘરની વાત જુદી ભગવાને કહ્યું વિતરાકતા વાદે છે જે રસ્તે તને વિતરાકતા થાય તે રસ્તે સાવ થતી વાગે ના ખાઈ ને થતી હોય કેતો હોય તો દાદા આ લોકો એમ કે છે કે કર્મો તપથી ખરી જાય છે નિર્જરે છે એ વાત સાચી છે હા એજ ના ધંધા થયા ને હજીરા ના કર્મ થયા હોય ભાઈ અપવાસ કરીએ કરીએ ધંધો મળે શાસ્ત્ર જે ઉઠી અને બસ નિરંતર ઈ તપ નઈ બાર પ્રકાર તપ કીધા છે ને તબ આપ્યો તપ તો બાર પ્રકાર ના કીધા ને એમાં જેને જે અ આવે છે તપ કરે બારે પ્રકાર ના તરવા જાય કેમને કોઈ પૂછ આવે કે મારે કયું તક કરવું તો હું કઉ પૂર્ણ રીતમ કરે હા એ ભગવાન ની આજ્ઞામાં કેવાય બાણ એકવાય અને આપડે રોટલી આરામ થી પડે તે પડે પાંચ પંચોતેર દાદા અને ઘણી શું જો કાયમ નું હત ને તો આપડે મોટ ને ના હોય છે એટલે પછી પછી થાય છે ને સાચી નથી પાસે સાસું તૃપ્તિ હાલે તૃપ્તિ હાલતું નથી ને વધારે વધારે સારી કરી રહ્યા પછી ખાધા પછી વધારે લઈ આવીએ તૃપતિ ના થઈ અમે દે સારી સારી કે રીતે સુખ ના થાય ને ખરેખર સારી તેરા હમન થાય બીજી વાર આ સારી તેરા હમન થાય ને તૃષ્ણા છે તૃષ્ણા ક્વોલિટી ન દે એ જાજા તૃષ્ણા છે એટલે દુખ છે ને હે તૃષ્ણા છે એટલે દુખ છે ને એમ કે છો તૃષ્ણા કરતી પૈસી ગઈ છે કેલે કી દુખ છે અનતી ગા આનાથી ગા થી છે એમ કહે છે પણ ક્યાં થી પૈસી ગઈ છે દેતા દિલાયા છે કેન મેરે પૈસી ગઈ છે પછી ભૂતા હેરાન જલ્દી નીકળતા નથી એમ કે સારું સમજ હોય આમ ક્યાં સુધી આવું અહીંયા ગંધાળો થઈ રહ્યું આ ગંજાળ સુખ ના ગઈ ને એક જરાક ખાણી દુખાતો ચિંતા ચિંતા માં તો જાય ગમે નહીં નહીં ચિંતા થાય તો શું લેવા લાવો છો ભગવાન નું નામ છે શાંતિનાથ શાંતિનાથ હાર મજે નું મોક્ષ ફરતો છે મજેમ મારે દુઃખ છે એટલું જ એવું નહીં દેખાય એને ઘેર એમ દેખાય કે આ બેન ને ઘેર સુખ છે એવું તો અમ નહી થાય ને અમારા વધારે સુખી હોય એવું તો કે અમને થાય ને અમારા થી વધારે સુખી હોય કોઈ થાય કોઈ જગ્યાએ છે જ નહીં આ બધે પાસે આવી ગયા કોઈના બધે બલકરા બલકરાતું નથી પણ શું કરે એથી નીકળવાનો રસ્તો ચડે નહીં ત્યાં સુધી ભટક બટક કરવું પડે નીકળવાનો રસ્તો મળે અને કોઈ જ્ઞાની પુરુષ મળી આવે તરણ તારણ મળે તો તારે આપણને તરણ તારણ પોતે તર્યા ના હોય તો તારે કેવી રીતે વાંચેલું કોઈ સાંભળેલું સાંભળીએ ખરે આ વાક્ય બરોબર છે પ્રાપ્ત કરે ને મારું માથા ફૂટ કરીએ છીએ ક્યારે બધા કોઈ બાવા બાલી કોઈ ખાયા જ નથી ને ફ્રી હતા તેના ત્યાં ટક્કર માર માર કરી ઘર નાખીની ગારણી પડતી પણ આજે ત્યાં નથી એટલે પ્રાપ્ત પુરુષ જેને કોઈને પ્રાપ્તિ આપી ગયેલી હોય એ ભેગા થાય તો બધી એમ પણ આનંદિત પ્રકારની સિદ્ધિઓ હોય ચાહે આપડે કરવો હોય છતા કોઈ ના કરતા દે એવું કઈ કે ખરું કોઈ ઉભરી આપડે પોતાની ભૂલ્યો અને પોતાના ગ્લન્ડર જો કોઈ છે નહી ઉપરી હોત તો કોઈ નો મોટ નહીં કોઈની દખલ પણ નથી આપણે બોક્સો જોવો ને કોઈ દખલ કરી શકે એમ નથી જે દખલ થાય છે દેખાતી દેખલ દેખાય છે તો આપણો હિસાબ છે શું છે આપડા પોતાના હિસાબ છે ને તો કોઈ દખલ કરી શકે એવું છે સ્વતંત્ર છે દરેક જીવ સ્વતંત્ર છે મોક્ષ જઈ શકે તેમ છે માર્ગદર્શન મળે પછી માર્ગ મળે માર્ગ મળે ને ચાલી જાય શું નામ છે બેન તારું નામ નામ નામ નામ મિસ્ત્રી બિલ્ડિંગ માં આવવા ગોઠવું પડ્યું ને આમ પણ આત્મા શું છે તારામાં આત્મા છે બહાર છે આત્મા જુદો છે હા જુદો છે પણ શું કામ કરતો છે ધંધો થયો છે બધા ના ચાલક એ જ છે ને આત્મા હોય તો શરીર કામ કરે છે ને આત્મા બીજું કશું કામ કરે ખરો ખુલાસો બીજું કઈ કામ કરી શકે ખરો કરી શકે પણ કરતો નથી અત્યારે કરી શકે પણ અત્યારે કરતો નથી બીજું કામ કરી શકે પુરુષાર્થ કરી શકે પ્રયત્ન અત્યારે તો અને ઉઠું છું તું એ કોણ બે વાગે ઉઠી છે ઊંઘવાની સત્તા તારી પોતાની છે તારે જયારે ઊંઘી જવું ત્યારે ઊંઘી જાય એવી ઊંઘવાની સત્તા કોની હશે આપણી સત્તા આપણને લાગતી નથી તો કોઈ બીજા કોઈની હસી ને પછી ખાવાની સત્તા કોની છે આપણે આપમાં આહારી છે નિરાહારી હશે પૂરણ કલમ એટલે આહાર કર્યો પૂરણ કર્યું એટલે ગલમ કરવા જવું પડે પાણી પાણી પાછું પડે પુરાણ ને દાંત રોજા ધારવા પડે છે ને એમ શું કારણ કે પછી આપડે હારીએ સાસવી ગલમ કરી નાખીએ સાસુ પુરાણ થયા જાય એટલે પુરાણ ગલન થયા જ કરે જે મોક્ષ લઈ શકાય એવું સાધન નો થઈ ગયું પણ તે પાસે બીજા સાધનો પ્રાપ્ત હોવા જોઈએ આનંદ અવસાન પ્રાપ્ત થયો છે પણ મૂળ જે સાધન દુર્લભ સાધન જે પ્રાપ્ત પુરુષ તે ભેગા થયા નથી જો થયા હોય તો આ તૂટેલા પોતે તૂટેલા હોય તે છોડાય છે કે નાની પુરુષ છોડાવતાને કૃપા કરી આનંદ કૃપા કરીને પોતાના પોતે પોતાનું જ્યોતનાર આ શરીર મારો છે રંગ બિલીફ ના આ બે મારો છે અમારા સાસુ મારા બધી છે રાંગ દિલીપ અનાથ અને લેબોલરી ઉકેલ છૂટું પડે છે આત્મા વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખ્યા છે એકાગ્રા છે આજથી બધા આ તો ઉપાશ્રીમાં આત્મા ભાવીએ ને તો એ આત્મા ભેળ વારો છે આત્મા કરો તો ભેળ વારો એટલે શું અહીં ભેળથી ભાવું કરે છે દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો નો આત્મા ભેડ આત્મા ભેળ વારો આત્મા ના સ્વાદ આવે કોઈ જાતનો અને નિર્ભેળ આત્મા અને નિર્ભે આત્મા બે નિર્ભેડ ખૂબ નિર્ભયડ આત્મા પરમાત્મા સ્વાલે આવે જો હું પરમાત્મા આવે છું આ તો બે હજાર વાર્ત આવે કરોડ રૂપિયા આપડે તોય છે સુપર મન થાય આવું કેમ પેલા ચક્રવર્તી કલ્પિત વસ્તુ પોતે નિર્વિકલ્પ એવો આત્મા છે નિર્વિકલ્પ આત્મા અને એ જ પરમાત્મા છે એ જ પોતે પરમાત્મા પોતાનો પરમાત્મા છે આનંદ શક્તિ આવડે એવી પડે કોઈ કોઈ દીકરી થવું પડે અમારા દીકરા ને ગૌરવ ના લાગે અમારા દીકરા ગયું હોય તો ના લાગે ના ગમતું હોય તો ના ગમતું હોય તો હું છોકરા કરતાની છોકરીઓ વધારે ફાર્થ હોય છોકરો સમજી જાય એટલું હોય પછી છોકરી સુધી જાય વ્યવહારનો વ્યવહાર બહુ બહુ મુશ્કેલ હોય અને છોકરો થલી બધો થાય જાય એવો એવો થાય વ્યવહાર કાતો હોય છોકરાનો કોક માં ભવું થવું પડે કોક ની માછી વડે હાવું પડે આવું હાઉ થવા માટે આવ્યા છું મોટ થવા માટે આવું કરવા માટે કોક ની ભવ થવા માટે આવ્યા છું અને બહુ થવાનું બધું કાયમ ના એને કહી ગઈ વિચાર્યું હોય કે આટલા વર્ષ મોક્ષ ધોવાનું નક્કી થતું હોય તો સોલું થઈ ગયા ચાલો જો મોક્ષમાં ધન નક્કી થતું હોય તો એ માર ખાઈ આ તો નક્કી મોક્ષમાં નક્કી નહીં ને ઘરમાં કોઈ જગ્યા કેસ થતો જ નથી ને બિલકુલ કદી દુખાનદારી ના લેવાય નહીં આવું આપણા દુકાનદારી ના લેવાય આપણા ઘર ની ખબર આપણે બીજા નું જાણતા નથી લેવાય આ દુષ્મકાળ છે દુષ્મકાળ દુઃખે કરીને ક્ષમતા રખાય કેવું માં દુઃખે કરી કષ્ટ કરી અજ્ઞાનતા માં ક્ષમતા કેમ કરી દે અજ્ઞાનતા એક બાજુ એ તો પછી ક્ષમતા ના કહેવાય ચિંતા કહેવાય શરણ ચિંતા કેમ બઉ ડબાઈ ડબાઈ કરેમ દબાય નામ કેવાય કે જેમાં બિલકુલ સહન ના કરવું જોઈએ એનું નામ ક્ષમતા આ તો સહન કરે એને ક્ષમતા અનવેરેબલ નું થાય તો એનું શું થાય અનવેરેબલ થાય કે ના થાય ના થાય ઘણા બધી વાતો જવા છે કંટાળો મને સાયન્સ છે વિરોધાભાસ બિલકુલ ના હોય સિદ્ધાંત હોય ગેસ પર આપે દિસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ દસ લાખ વચ્ચે કેટલા વચ્ચે બંટાવો ભાઈ દસ જેં મોકસર થઈ ગયા પછી રહી વાંધ થાય કોઈ પોતે જ ચોપડી વાંચતા હોય તો આપણે જોવાનું મેટ્રિક ભણે ભણતા હોય જ્ઞાની ના કહેવાય કેવું સંપૂર્ણ જ્ઞાની ના કહેવાય તો માસ્તરો કેવાય કેવું અને કોઈ માળા ફેરવતા હોય તો આપડે જાણવું કડમાં ભણે છે નહીં કોર્ટ માં ભણે છે માળા ના હોય પુસ્તક ના હોય સ્વતંત્ર જેમ આવે જેનો શબ્દ એક એક શબ્દ માં બધા હોય એક એક શબ્દમાં એક એક શબ્દ એક એક કોઈ શબ્દ શેકી શકે નહી વર્લ્ડ કોઈ ને ચારવાદ વાણી હોય કેવી એટલે કોઈ મુસ્લિમ હોય કે કોઈ પારસી હોય એ બધા કેટલા કામ દેખાય તારે જ્ઞાની પુરુષ પછી હું લોકો પોતાની જાતને જ્ઞાની જ કે તો જ્ઞાની ના પ્રકાર કેટલા બધા જ્ઞાની ના પ્રકાર કેટલા બધા કે શુષ્ક જ્ઞાની પપૈયા બે જાતના થાય જાણું છું પપૈયો જોઈ લો ત્યાં પપૈયા બે જાતના થાય એકને પપૈયો જ ના થાય અને મોટા મોટા ફૂલો આવે ને પપૈયો થાય અને એકને દરે પપ્પાયા થાય ભાજિયા પપ્પાયા કહેતો શું કહે છે એવું આ મહાદિયું જ્ઞાન કહેવાય છે આ બધા જ્ઞાન કે પોતે કસાય હોય એના પોતે ભરેલો હોય ખબર ને અને શબ્દ બધા પાક્ષિક હોય પક્ષપાતી શબ્દો ફસ્યા હોય ચારબાદ વાણીના હોય પછી શબ્દો તો એના જેવા જ દેખાય જ્ઞાનીના દેખાય પણ પછી પાક્ષી હોય કેવું હોય શબ્દોથી શું લાગે કે આપણને આમ કે એના જેવા શબ્દો છે બરોબર ને પણ પાક્ષી હોય આપણને દિલ થરે નહીં હાથમાં ભાઈ તો અને માળા ભસતા હોય આપણે જોઈએ મારા પણ મૂકી વાગીએ તો આપણે સ્થળ ભણ્યા છે આ માણસ પુસ્તક મૂકી રાખવાનું આપણે ના જોઈએ ભણતો છે એ ઉપરથી આપણે ફરી કાઢી મહારાજ સાહેબ આ સાથે પુસ્તક તમે તો પૂરા ભણી રહ્યા નથી લાગતા કારણ ના અમે ભણીએ જ છે ને ભાઈ શું કે અમે ભણીએ જ છીએ અમે ભણીએ છીએ તમને આપણે જો એ ભણતર જોઈતું હોય તો એમની પાસે બી નહીં પછી આપણે કહીએ સાહેબ મારે તો પૂરું જોઈએ છે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 ત્યારે જ્ઞાન પૂછ થવાય એમને એમ થવાય ને કે લાડવા ખાવાનું ખેલ નથી આપ બોલે છે ને તેનો માલિક હું નથી પેલા તો જાતે બોલે પેલો જાતે બોલે હું બોલ્યો કે છે કેવું કેવું બોલી બતાવ્યું બોલે છો ને ઈજો શું કરે કરે ના કરે જ્ઞાની ઓષ્ટ તો વાણી પણ પોતે મારી જ ના હોય દેહ ના માલિક ના હોય કોઈ રીતે એક જ વાક્ય થી નિરા શાસ્ત્રો હોય વિરોધાભાસ ના હોય વાત્સલ્ય મૂર્તિ લાગે છે આપણને એલી કઠાઈ લાગે આપુને ઘટાઈ લાગે કે આપણને શું બોલશે એનો ભય લાગે તો બોલશે એનો ભય લાગે હા ને વાસ્તેલે મૂર્તિ એ મંદિરે તો ઓળખાય ઓળખું છે આપડે આ રાતાગરી આ ભૂતના બીજી આ ભૂત ઓળખાઈ પડતું કે લાગેનું ઓળખવું ન કરતા હોય કે ગાસ કેતો પડે કેતો પડે એ તો તરફ પડે આમ જ આમ પણ હાથે ગાળી બોલતા બી છે હાથે ગાળી તારી પુન્ય વટાવી તારી પુણ્ય નો ચેક વટાવી તારા દર્શન કેટલી કેટલી પુણ્ય વટે છે આપડે એ પુણ્ય ખટકારો વાગ છે ખરીદાર દાદા પાસે ના આવે ને ખટખટ થયા કરું જીતેન્દ્રિય જીન થવાય ખરું કેવી રીતે ખબર પડે આપડે ભગીયા ભેગા થયા દાદા ભેગા ના થાય ભગી છે તેથી દાદા ભેગા થાય ભેગા થાય પણ એ મોક્ષે ના જઈ શકે દેવગતિ માં નવ દ્રેશ સુધી જઈ શકે પણ આ તો મોક્ષ ની લાભ છે મોક્ષ સીધો જ મોક્ષ આપી દેવાનો છે એક જ અવતાર બાકી એક કે બે અડધ બાકી રાખી વધારે પ હોય તો તારું એક બે ભાવ માં પતી જાય તમે એમ થાય મારે હમણાં જ જવું છે તો એનો એક ભાવ માં થાય એકાદ ભાવ પછી અને કોઈ ના બીજા સમજ ના હોય તો બે ત્રણ ભાવ એટલું નહી બહુ ચીજો આપું છું એક નાની એક નાનું સમય દર્શન આપવાથી પછી પાછું સ્ત્રી તરીકે કેવી રીતે રેવાય ભલે બહુ ચીજો કેવું સ્વામી કેવાય બ્રહ્માંડ ના સ્વામી કે એના જે સ્વામી નથી એ બ્રહ્માંડ ના સ્વામી થાય છે પાત્ર પાત્ર તું ગોરીશું ના તો આમ આવરી જંગ કરી બધા ગમે તેને આપી શકે કોઈ જાડું હોય કોઈ પાતળું હોય એવું પાત્રે પાત્રે કૌરી અહીં તો અહીં તો અભવ્ય આવે નહીં અને આવી ચડ્યો એને ભવી કરી દેશું અમાર તો આત્મપાદી થઈ જાય શું કહ્યું અભવ્ય ભવી બનાવી દે એમનું જ્ઞાન ખુશ જે સડે જે સળે ના એવો હોય ને એમને એસીટ રચી કોઈ પણ રસ્તે મળી જોઈએ નિમિત્ત રૂપે કરવા ને આમ કેવી રીતે રહી શકાય એમ કહે છે આ જ્ઞાન અમારું એવું છે હાથમાં દેખાય ખોખું દેખાય નહિ ખોખું તો છે ખોખું તો સાંભળું હોય કાળું હોય ગોળું હોય જાડું હોય પાતરું હોય ઊંધું હોય છે બધા સાધનો આપીએ છીએ એક બે સાધનો બીજે ચક્ષુ આપીએ છીએ બીજે ચક્ષુ કે આ બધા ને આપેલા છોકરું બહાર નીકળે તારામાં આત્મા દેખી શકે આપણે આ બે તારા આત્મા દેખાય છોકરું દેખાય ખા ને હું જોશ ના કહું છું ત્યારે આત્મા ત્યાં જોયો નથી અનુભવ આત્મા એટલે એક ચીજો ના બધી બહુ ચીજો આપીને એટલે સંસારમાં રે મોગ થાય ને કોઈનો સંકેર્તન ના થાય છો કોઈ જાતનો સંસાર ઇ છોડવાનું નથી કે છતાંય લક્ષ એવું રહેવું જોઈએ કે દેહ ને હાથમાં જુદા જુ એવો બધો આપણને આપડે વિચાર ચાર કરીએ એટલે આપણને આપડે રાજમાર્ગ એ ગણતરીકાં પાકલ બહુ થાય છે ના પણ એ ધોરી માર્ગ છે માર્ગ ધોરીર બાર કયો ધોરી એટલે વધારે જવા માટે માર્ક કર્યો મુખ્ય નો ટકા જ્યાં જવાય ત્યારે ખરું અનંતમ tartar ટીપટક કરે છે અને આ બીજો માર્ગ નીકળે છે 10 લાખ વધે આ એરીનો જ માર્ગ છે ધોરી માર્ગ નથી સમજ બની ને ના નીકળી તે નીકળીયા પેલી સાહેબ ગણતરી તેલો ક્રમિક કહેવાય છે પેલો ક્રમિક કહેવાય છે 34 ટેલ 34 ટેલ બેસીને જવાનું મોટ નું બંધ હોય બે હાજર એનું કઈ શેકાણો નથી પણ હવે ટિકિટો બધી થઈ ગઈ છે પણ આ લોકો ની ટિકિટો ઉભા છે આ લોકો ને સારી નાની બધા બધા માણસો જે માસ ભાગ આ માર ઘરે છે ને એમની ટિકિટ બહુ આવી છે આમની બધાય બંધ થઈ ગઈ છે હવે બંધ બંધ દેવા વા મોકિદાન થોડા થોડા હે થોડા થોડા વા મોકિદો ના બંધ થઈ ગઈ આ કદા બીજું ન હોય માર કવાજ મત દે તો લારે લતા ઈ કે બીજું હોય જાય જાય બધું અંતા કે કર જાય